એટલે એમ કે છે કે જેમ જીવને મોક્ષ ની ઈચ્છા છે એમ જો કુમતી જાગે તો એને નર્ક પણ સ્વીકાર્ય થઈ જાય છે એટલે આવી ભાવના સાથે સંબંધ છે સંસારને સંસાર ની અંદર તો કે જેવું મોક્ષ ને અધિકારી છે કોઈ પણ જેમ સ્ત્રી છે સ્વીકારી શકે ત્યાં સુધી આ એક પાપ નો રાખવાનો ધર્મ એવો હોય ધર્મ એટલો ના હોય ધર્મ જ્યાં હોય ને તો આ હોય જ તમે જો આ ધર્મ એનું નામ ધર્મ ધર્મ બીજી કઈ વસ્તુ નથી ખબર નથી ત્યાં સુધી એ તો પછી આશરો લેશે કોઈ કોઈ નો સંત નો લે છે એ આત્મા છે આત્મા છે પણ ટાઈમ લાગે વધારે વધારે ના હોય એવું તો હોય ને તો એ આજે એક હજાર નવસો પંચોતેર ટાઈમ લાગશે એટલે વગર કામ નું જોર કરે એ કામ નું નહીં પણ દાદા એમ શા માટે કરે છે જેની શક્તિ છે એ ગુલામ કરી દેશે સમાજની અંદર પણ જે શક્તિશાળી છે એટલે આ લોકો ને વાર જ લાગે એટલે આ બધી ગેટો બેટો બધું બરોબર છે અને આ જે આખું પોલીસ લશ્કર રાખ્યું છે લશ્કર હિન્દુસ્તાન હા લશ્કર રાખ્યું છે આ પોલીસ ખાતું રાખ્યું છે જરૂર નથી ત્યારે પણ એનો વેરો લે છે ના પણ રક્ષણ માટે એ લોકો છે લાયક માણસો ના રક્ષણ માટે પોલીસ છે એટલે એ લોકો પૈસા આપવા પડે ક્ષણ માટે નઈ અમને માટે જ એમની જરૂર છે બાકી લાયક નથી બીજા બધા લાયક હોત એમની જરૂર જ ના પડત ને હા તો અમને લીધે આટલા જેમ આપડા આપણા શહેર માં છે તે બે વાઘ બેઠા હોય તો વાઘને હાથરવા માટે જ આટલા બધા માણસો રાખ્યા હોય અમુક માણસો જો કારણ કે એ બધા નુકસાન કરનારી જાત છે એ રીતે આ લોકો તમાર પોલીસ ખાતા ની પોચા ની કઈ છે એની કઈ જરૂર જ નથી હોતી ને તમારો ગુનો ગુનો કરવાની કેટલાક આપડી ઉંચી નાતો ગુનો કરવાની વ્યક્તિઓ જ નથી વાતી ને શું પણ છતાં કોનો અને કોને માથે પડે છે તમારે કશું છે ના પણ એ પેલા મોટા પૈસા વાળા પૈસા ને બધું સાચવા માટે પોલીસ ફોર્સ રાખો લઈ જાય બીજા દે નથી લેવા તો જાય જ પોલીસ વાળા બે ત્યાં એમને ચાલે છે બધું બરોબર છે શું કે છે આ ન્યાય છે દરિયામાં થઈ રહ્યું છે બધું ન્યાય છે માસુ આમ બહોરું પહોળું કરે છે કરવા વાળો મોક્ષ કેવી રીતે એક પક્ષી નથી પાછું એકાંતિક નથી કે નાના માછલા ને મોટું માસલું ગળી ગયું તેમાં અન્યાય થયો એવું નથી નાના માસલા ને ફળ મળે છે મોટો જે કમાણી કરી હોય તેમાંથી નાના માસલા લાભ મળે કોઈ જીવને કિંચિત માત્ર નુકસાન થાય એવું આ દુનિયા નથી તમે આ જે બધા ખાવ છો ને અનાજ બનાજ એ બધા એકેન્દ્રીય છે એ તમે ભોગવટો કરો છો નિરાતે બાફી ને વાલ વાલ બાફી નિરાતે ખાવ છો છે બિચારા પણ બઉ જબરજસ્ત હોય ધર્મ ની કમાણી એ ધર્મ ની કમાણી માંથી એને પાંચ ટકા લાવે એને તો જાય અને એક ઇન્દ્રિય માંથી બે ઇન્દ્રિય થાય એ આગળ વધે જગત ને બિલકુલ ન્યાય સ્વરૂપ છે તમને આમાં સમજાવી વાત ન્યાય માગે તો મળતો નથી મળે છે ને આપે છે પણ ન્યાય માગે તોય મળતો નથી કેટલીક વખતે નઈ એ મળે છે એ જ ન્યાય છે પણ એ જ ન્યાય છે કુદરત નહીં ક્યાંય સમાજમાં તો અહી હોય કે નાય હોય પણ કુદરત જે કરી રહી છે નિરંતર એ સમજી ગયો હા એ ન્યાય જ છે કે જે અન્યાય નહીં કરતી એક ભાઈ છતા લોકો તમને દુઃખ દે જો તમારા જગત માંથી મુક્ત નહી તો સેજ પણ દુઃખ દેસો તો આવતા હા પણ થઈ નીકળશે બધી અસર રીતે વ્યાજ લીધા રહેશે આ દુનિયા માં સેજે વ્યાર વધારવા જેવું નથી જો પછી આ બધા દુઃખો આવે છે અને પાંચ ઇન્દ્રિયો અનુભવ માં નથી આવતો એવો આત્મા એ અમે તમને આપ્યો છે તે છે તમને અનુભવ માં આવી ગયો છે ખુશ ખુશ થઈને શાદી કરે છે તારે પટેલ માથે ઓળી બેઠેલા માથે આમ ઓળી બેઠેલા અને પછી એક હાથમાં ઢેબરું એક હાથમાં ક્યાં જાવ છો ત્યાં કે પૂજાલાલ ની ક્વા માં કે પૂજાલાલ એમના પોતાના જમય થાય ઉંઝાલાલ એમના જમી થાય બોલે છે એકાદુણ માં બે ઢેબરા ખાઈને પાણી પીલા અથવા બે ઢેબરા ખાઈને પાણી પી ના ચાલે મેલ કરો જ આવે ને મારી મસ્કરી કરી હું પણ શુદ્ધાત્મારી મસ્કરી કેમ શાદી કરી ને જવું છે પછી તને વલરાઈ લાગે તો પાંચ પચીસ હજાર રૂપિયા ખર્ચી ને પણ તને દીક્ષા અપાય છે બધું સત્યના થાય તો મંદિર માં ભગવાન મૂર્તિ ન કર્યા લોકો ભગવાન શું કહ્યું તમારે મૂર્તિ ની જરૂર નહી આપડે સુધાત્મા તરીકે દર્શન કરાય આપડે કોઈ જ કાંઈ બહાર ના હોય દર્શન કરી આજે નથી કરતા અત્યારે વખતે દેહભાવની જાગૃતિ ના કારણે દેહભાવની જાગૃતિ ના કારણે હા એ પૂર્વ નો હિસાબ જે માલ ભરેલો છે તે ચાર્જ કરેલો છે ડિસ્ચાર્જ થાય છે થાય ના થાય મૂર્તિ પણ હે જાય માતાજી પણ હે જાય જાણતો નથી હા શું છો નો દનો આગો પાછો ખરવો છે એવો ભાવ કર્યો ધર્મ ભાવ પર ધર્મ કેવાય શું કેવાય ભાવર્મ કે રાતે ધ્યાન દેશે બરોબર એડજસ્ટમેન્ટ એનો સાચું માની બેઠો છે લોકો ના જોડતા હોય ને અમુક જ માણસું જોડે જો અત્યાર સુધી બધું સાચું માની બેઠા ને જો માર ખાખા કર્યા ને વગેરે પેપર માં લોકો ને કરજો લોકોને